એ આવો આવો મારા દુબઈમાં બેઠા બેઠા માલવ અને હિમાની વાર્તા સાંભળે છે આવો આવો માલવ ભાઈ ઇમાની બેન સાંભળો સાંભળો આજે હું તમને રતિલાલ સાંભજો એક હતી ચકી રાણી ચકી રાણી ને ચકારાણા એ કામ વિના નવરી જોઈ ક્યાં ચકી રાણી કઈ કામ કરતી નથી એટલે ચકારાણા એ ચક્કી રાણી ને પૂછ્યું સૂતર કેમ નથી કાચતી ગયો ને સાંજે આવીને જુએ તો રૂની પૂણી એમને એમ કાંટ્યા વિનાની જ પડેલી ચકા પૂછ્યું પૂણી કેમ નથી કાંતી સૂતર કેમ નથી નીકળું ચકી બોલી તરાક ઓય તો પૂણી કાતું અને સૂતર કાઢું ચકો બહાર ગયો સાંજે આવીને જોણી એમની એમ તરા એમની એમ અને રેટીઓ પણ એમ જ પડેલો ચકીએ કાતેલું જ નહી બોલો ચક્કા એ હવે શો વાંધો આવ્યો નથી કાંતી સૂતર નથી કાઢ્યું હજી ચક્કી બોલી પૈડલો બનાવરા પૈડા ને ચક્કીના રેટીયા માં મૂક્યું ચકો પછી તો બહાર ગયો અને સાંજે આવીને જુએ તો પૂણી એમની આમ તરા એમની આમ પૈડું પણ એમનું એમ અને રેટીઓ પણ એમ જ પડેલો ચક્કી કાતેલું ચકા લીપી ગું બેઠક બનાવી એ સુકાય એટલે ઉપર આસન પાથરું ચકો બહાર ગયો અને સાંજે આવીને જુએ તો પૂણી એમ ની એમ એમની એમ એમનું ચકી બોલી મને એકલા કાતા કંટાળો આવે છે એકલી સી રીતે કાતું ચકાની બધી બેનપણીઓને બોલાવી એ બધીને જમાડીને ખુશ કરી પછી ચક્કી ની જોડ માં બેસાડી બેસો બધી ચકો બહાર ગયો ને સાંજે આવીને રેટીઓ પણ એમ જ પડેલો ચક્કી તો કાતેલું જ નહી ચકા પૂછ્યું હવે શો વાંધો આવ્યો તે પૂણી નથી કાતી શું નથી કાઢ્યું હજી હસી ને ચકલી બોલી ચાલે કરી ચકી રાણી ને તો કાચતા આવડતું તો ભાઈ આવી હતી આ ચકા ભાઈ ને ચકી બેન ની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો કાલે તમારા માટે એક સરસ મજાની વાર્તા લઈને આવવાનો છુ પાછો આવજો